નાનકડી હાંડલી માં ચણા રાખે છે હાંડલી નું બોલું સાંકળું હોય છે વાહન ફરતા ફરતા ત્યાં આવે બંને હાથ હાંડલી માં નાખે છે એના મુઠ્ઠીમાં ચણા આવે એની મુઠ્ઠી ફૂલાય છે પછી એનો હાથ બહાર નીકળતો નથી અંદર હાથ જાય છે ચણા હાથમાં આવ્યા પછી હાથ બહાર નીકળતો નથી વાનર ચણા હાથમાં આવ્યા પછી વાનર ને છોડવાની ઈચ્છા થતી નથી કેસરી પેડો તમારા હાથમાં આવી જાય તો તમને છોડવાની ક્યાં ઈચ્છા થાય કેટલાક તો સંતાડી રાખે છે પોતાને બાંધી રાખે કેટલાક લોકો બોલવામાં બહુ હોશિયાર હોય છે વાતો કરે ભગવાન ની બહુ કૃપા છે મને કોઈ ચિંતા નથી મને કોઈ ઉપાધિ નથી આ એક કન્યા બાકી છે એનું લગ્ન થઈ જાય કે ગંગા કિનારે ભજન કરવા માં કોઈ ચિંતા નથી કોઈ દુખ નથી કન્યાનું લગ્ન થાય છે ભાણો આવે છે છતાં ડોહો ઘર છોડતો નથી કન્યાનું લગ્ન થતા નથી કે મારે તો જવું છે આ છોકરાઓ જવા દેતા નથી છોકરાઓ વિચાર કરે છે ડોહો ઘરમાં રહેશે તો એની પાસે જે છે તે આગળ મળશે અને ત્યાં ગંગા કિનારે જાય તો બધું સાધુ બ્રાહ્મણો ખવડાવી જશે તો કામ નો છે બાબા બેબી રમા રાત્રે ફરવા બેઠ જવું હોય તો બીજા ઘર પણ જીવને સંસાર મીઠો જ લાગે છોડવાની ઈચ્છા જ થતી નથી આપે છે છોકરાઓ જવા દેતા પકડવા આવે ત્યારે અજ્ઞાન દૂર થાય કે જીવને મુક્તિ નો અનુભવ થાય છે અધ્યૂર કરવા માટે જ ભક્તિ કરવાની ભાગવત ની કથા એવી છે મરતા પહેલા મુક્તિ ના જેવો આનંદ આવે કે મને મુક્તિ મળી જેને મુક્તિ નો આનંદ મળે છે મુક્તિ નો આનંદ આપે છે જગત ની વિસ્મૃતિ થાય ભગવાન ના દર્શનમાં સ્મરણ માં તન્મતા થાય તો મુક્તિ ના જેવો જ આનંદ મળે છે પરીક્ષિત રાજા એ કે શ્રી દ ઈ પ્રાત કાલ માં મંગળાના દર્શન કરો એ અતિ ઉત્તમ છે મંગળાના દર્શન નો અર્થ એ છે અંધારામાં દર્શન કરો અંધ પણ માનવનું જોયા પછી મન થોડું ચંચલ થાય પ્રથમ ભગવાન ના દર્શન કરો ભગવાન ને હૃદયમાં સ્થિર કરી પછી જગત ને આખા ગોપી જ્યાં જાગે છે ગોપીને કૈયો યાદ આવ્યો ઘરમાં કઈ સુજતું જ નથી ગમતું નથી લાલા દર્શન કરવા માટે આવ્યું શ્રી કૃષ્ણ દર્શન વિના મને કઈ સૂજતું નથી યશોદાજી એ કહ્યું હજુ તો કનૈયો નિદ્રામાં છે અર્ધો કલાક એને આરામ કરવા દે પછી એને હું જગાડું છું શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણનું નામ છે નટવર ગોપાલ નાટક કરવા બહુ શિયાળ નાટક માં જે કામ કરે છે એ નાટક જોનાર ને ભૂલાવે સમજે છે કે નું નિદ્રાનું નાટક કર્યું છે બહાર થી તો નિદ્રા નાટક છે અંદર જાગે છે શ્રી કૃષ્ણ થી સાવધા નથી ભગવાન સુઈ જાય તો જગત માં જાગતો કોણ રહેશે પ્રભુએ નિદ્ર નાટક કર્યું છે હું દેવ નથી ઈશ્વર નથી હું યશોદા માનો બાળક નિદ્રામાં છું ગોપી બાલકૃષ્ણના એક એક અંગને નિહાળે નથી મોટા મોટા ઋષિઓ સ્વસ્તિક નું ચિન્હ દેખાય છે લાલાની આંગળીઓ કેવી છે એ ગોપી એ કહ્યું લાલા નો રંગ મને બહુ ગમે છે આવું તો જગત માં નથી કોઈ ગોપી કે છે લાલા નું બહુ સુંદર છે ભક્તિ કેવી રીતે કરવી એ જગતને ગોપી સમજાવે ભક્તિ કરવાની એટલે શું કરવાનું ભગવાન સૌંદર્યમાં ભગવાન ના સદગુણોમાં મન ફસાય ત્યારે ભક્તિ આરંભ થાય ભગવાન અતિ ઉદાર છે ભગવાન અતિ સરળ છે આખ ને મન જ્યારે ફસાય તમને સૌંદર્ય ક્યાં દેખાય જેને સંસારમાં સૌંદર્ય દેખાય એ ભગવાન ની ભક્તિ બરાબર કરતો જ નથી એવું વર્ણન કરે છે સંસારનું સૌંદર્ય ખોટું છે સંસારનું સૌંદર્ય ટકતું નથી આ ફૂલ અવડે સુંદર લાગે છે થોડા સમય પછી આ ફૂલ સુંદર નહીં લાગે સાચું હશે તો પણ સંસાર જેને બનાવ્યો છે અતિ સુંદર છે કારણ નો ગુણ કાર્યમાં આવે છે સંસાર કાર્ય છે પરમાત્મા કારણ છે તમારા મન ને વારંવાર સમજાવો સંસાર સુંદર નથી કોઈ સ્ત્રી સુંદર નથી કોઈ પુરુષ સુંદર નથી કપડા સુંદર નથી બગડતા વાર લાગતી નથી સુંદર પરમાત્મા નારાયણ છે ભગવાન સૌંદર્યમાં આગ જયારે ફસાય છે ત્યારે ભક્તિ આરંભ થાય ભગવાન અતિ અતિ સુંદર છે ગોપી એક એક અંગના દર્શનમાં તન્મય થઈ છે અને તે સમયે શ્રી કૃષ્ણ પાસું ફેરવે છે લાલાએ પાછું ફેરવ્યું મેં નજરે જોયું યશોદામાં ને આનંદ થયો હજુ તો ત્રણ વર્ષ મહિના નો થયો નથી અત્યારે પાછું ફેરવે છે મોટો થયા પછી બહુ બળવાન થશે એવું લાગે બીજાના બધા છોકરાઓ આઠ આઠ દસ દસ મહિનાના થાય પણ છાંડમાં યશોદા મૈયા રોજ નવા નવા ઉત્સવ કરે તેથી યશોદાજી ના ઘરમાં બાલકૃષ્ણ ને બહુ ગમે તમારા ઘરમાં ભગવાન વિરાજે એવી ઈચ્છા હોય તો તમે પણ ઘરમાં ઉત્સવ કરો ગોપાલ સહસ નામમાં શ્રી કૃષ્ણ ભગવાન રોજ ઉત્સવ કરો કદાચ તમને એમ શંકા થશે મોંઘવારી બહુ છે રોજ ઉત્સવ કેવી રીતે કર્યો ઉત્સવમાં પૈસો ગૌણ છે પ્રેમ મુખ્ય છે કોઈ મોટો માણસ આવ્યો ભગવાન તમારું ઘર છોડીને કોઈ ઠીકની ઈચ્છા થાય તમારી સ્થિતિ ભગવાન જાણે છે ઉત્સવમાં પ્રેમ મુખ્ય છે પૈસો બાલકૃષ્ણ ને પાયણા માં પધરાવો ધીરે ધીરે જુલાવ શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા કીર્તન ગણો અડધો કલાક લાલ ને જુલાવો રાજી થઈ જશે બાળક છે બાળક ના માટે થોડું કરો તો એ ઘણું માન બાલ બ્રહ્મ શ્રી કૃષ્ણના દિવસે થોડી સામગ્રી બનાવો ભગવાન ને ભોગ ધરો ભગવાન ગરીબ ના મુખ ભગવાન પવિત્ર બ્રાહ્મણ ના મુખ બ્રાહ્મણ ભગવાન નું મુખ છે ભગવાન સામગ્રી બનાવો સાધુ બ્રાહ્મણ નું સન્માન કરે છે ગરીબ ને નથી સાડુ ભાઈ ને છે અને વેવન બધા ભેગા જઈને મોહન થાળાય એટલે ઉત્સવ કર્યો કેવાય તમે કરીને જો કોઈ ગરીબ માં ભગવાન ની ભાવના રાખો આ ગરીબ છે નું શ્રી માનશો એવા ભાવથી આપશો ગરીબ એ ભગવાન નું કેટલાક શ્રીમાન લોકો એવું સમજે છે પૂજા કરવાનો અર્થ એ થાય છે મારા કરતા ગરીબ લેનારો શ્રેષ્ઠ ઘણા ભાગે આપનારો ઠસક માં હોય અભિમાન મારે છે આશીર્વાદ મળશે તમે મદદ કરશો તો ગરીબ હાથ જોડીને તમારો આભાર માનશે ગરીબ એ નારાયણનું સ્વરૂપ છે એવું સમજીને જે પૂજા કરે એને આશીર્વાદ મળે સૌ ના દિવસે ગરીબ ની પૂજા કરો બાલકૃષ્ણ યશુરામા એ વિચાર કર્યો છે આજે મારે ઉત્સવ કરવો છે માં કેવું સુંદર બોલે છે એવું બોલ્યા નથી આ ગોવાળો ગરીબ છે એમને મારે કઈક આપવું છે એમને મદદ કરવી છે એવું બોલ્યા નથી કેશો રામ અહિયા બોલે છે આ ગોવાડો ની પૂજા કરવી મદદ કરવી છે તે દિવસે આ ગોવાળો ગોપીઓ બહુ બહુ લઈ આવી એમની સ્થિતિ હું જાણું છું સાડી મોતી ની કંઠીઓ છે વીટીઓ છે ટોપલા માં ભરી છે મારે બધાનું સન્માન કરવું છે ભાગ્ય અનુકૂળ હોય ત્યારે હાથે બહુ વાપરજો લક્ષ્મી તમારા ઘરમાં રેશે ભાગ્ય પ્રતિકૂળ થયા પછી ગમે તે કરો લક્ષ્મી ઘરમાં નહીં રહે મહાભારતમાં વર્ણન આવે છે ધર્મી અનુકૂળ શાસ્ત્રો માં તો એવું લખ્યું છે છોકરો બહુ લાયક હોય તો એના માટે બહુ ભેગું કરવાની જરૂર નથી છોકરો લાયક છે એ કમાવી ને ખાશે એના માટે બહુ રાખવાની જરૂર છે છોકરો નાલાયક હોય તો પણ એના માટે બહુ રાખવાની જરૂર નથી નાલાયક છોકરો હશે બહુ રાખશો તો પણ એ બધું ઉડાવી દેશે એક દિવસ દરિદ્રિ થશે ઘરમાં છોકરાઓના માટે વિવેક થી રાખું તમારા હાથે વાપરવું છોડતો જ નથી એને ગોદમાં લઈને મારે બેસી રહેવું પડશે મારે તો ગોપીઓ ની પૂજા કરવી છે કનૈયો સુઈ જાય તો પૂજા કર્ણ આંખ બંધ કરીને સુઈ ગયા છે યશોદામાં રાજી થયા છે બહુ રહ્યો છે એને કહું છું હું સુઈ જાત સુઈ જાય છે એને કહું છું બેટા હવે જાગ તો જાગે છે પ્રતિકૂલતા આવે કોઈ વિપત્તિ આવે કોઈ દુખ નો પ્રસંગ આવે તો બાળક એ બાપ પણ થઈ જાય એને બાપ આવડે છે એ બધાનો બાળક છે એ બધાનો બાપ છે ઘરમાં અંકુલતા હોય તો બાલકૃષ્ણ ના લાડ લડાવતુર છે વિવેક માની ઈચ્છા છે ગોવાળો ની પૂજા કરવાની તે બાલકૃષ્ણ આંખ બંધ કરીને સુઈ ગયા ગાડાના તળે પાયણું રાખ્યું છે પાયણામાં બાળકૃષ્ણ સુતે નાખે છે ગોપીઓ આવે છે એ સોદા મહોપીઓને આસન માં બેસાડે છે જી કે તારા બાળક ની પૂજા કરવી છે તું એકલી કેમ આવી બાળકને લઈ આવે ગોપી દોડતી ઘરમાં જાય છે મારા બાળકને બોલાવી પડે છે બાળકને લઈ આવે છે સુખી થોડું સન્માન કરો એની માં બહુ રાજી થઈ જશે આનંદ થાય છે મા એ મારા બાળકના ગળામાં મોતી ની માળખ પહેરાવ્યું આનંદ થાય છે ગોપીની જીભ બોલતી નથી ગોપી નું હૃદય બોલે છે આશીર્વાદ માગવાથી મળતા નથી કેટલાક લોકો કે છે મહારાજ ભેટ મૂકી છે આશીર્વાદ આપ જે બોલે આશીર્વાદ માંગવાથી મળતો નથી આશીર્વાદ હૃદય જયારે પીગળે છે ત્યારે નીકળે છે ગરીબ નું સન્માન કરો પૂજા કરે બાલકૃષ્ણ જાગ્યા છે લાલા ને ભૂખ લાગી છે લાલા એ જોયું મારી માં ઉત્સવ મારો કરે છે કેટલાક લોકો ઉત્સવ તો કરે છે પણ એમની બધી નજર બહાર હોય છે કેટલા લોકો આવ્યા છે ક્યાંથી આવ્યા છે ઉત્સવ જગત ભૂલવા માટે અને ભગવાન ના દર્શનમાં તન્મ થવા માટે એક મોટો દોષ છે તમે કોઈ પણ સારું કામ કરશો લોકો તમારા વખાણ કરશે તમારા મનમાં અભિમાન આવશે આ મેં કરી આ જ દોષ છે લોકો વખાણ કરે ત્યારે અભિમાન આવે છે ભગવાન નું સ્મરણ કરો દર્શન કરો એનો અર્થ એ છે ભગવાન જ સત્કર્મ કરે જે કઈ સારું થાય તે ઈશ્વર કરે છે જે ખોટું થયું ભગવાન ના દર્શન કરો સ્મરણ કરો ભગવાન ભૂલાય તો સત્કર્મ સફળ થતું નથી સત્કર્મ તો જગત ભૂલવા માટે સત્કર્મ દેહભાન ભૂલવા માટે છે રાક્ષસ મોકલ્યો સત્તાશુ ત્યાં આવ્યો છે એને જોયું ઉતના ને મારનારો બાળક આજ છે આજ બાળકે એવો વિચાર કરી શક્તા સુર ગાડા ઉપર ચડી બેઠો રડતા રડતા બાલકૃષ્ણ લાલ ની નજર છોડી ઉપર ગઈ છે દાદા જોયું શક્તા સુર બેઠો છે ત્યારે મારે રડે છે ત્યારે પગ ઉછાળે છે રડતા રડતા લાલા એ પગ ઉછાળ્યો સકતા મારી ગાડા ને ઠોકર મારી ગાડું પડી જાય છે બધા ગભરાયા શું થયું શું થયું એ તો નારાયણ ની કૃપા દીકરો મારો બચી ગયો લાલાને ઉઠાવી લ્યો ગાડાના તળે બાલકૃષ્ણ છે ગાડું ઊંધું પડી ગયું ત્રણ ચાર વર્ષના નાના નાના બાળકો ત્યાં રમતા હતા જી બાળકો ને પૂછ્યું છે રાક્ષસ માર્યો લાલા ગાડું ઊંધુ પાડ્યું શ્રદ્ધાથી રે ગોપા બાલ ભાષિત મીઠ્યુંશોદાજી ને ગોપીઓ ને શંકા થાય છે બાલકૃષ્ણ કેવી રીતે ઠોકર મારે તળે રાખે એનું ગાડું પડી જાય શ્રી કૃષ્ણને જે ગાડા ઉપર બેસાડે છે એનું ગાડું સીધું ચાલે યશોરામાની ભૂલે થઈ છે દહી માખણ ની ગોળીઓ રાખે છે યશોદાજી ની ભૂલે છે ગાળાના તળે શ્રી કૃષ્ણ ને રાખ્યા છે જીવનમાં પરમાત્મા જયારે ગૌણ થાય છે मुख्य, धीवन मुख्य, जे मुख्य एने उपर राखे जे एने नीचे राख यमा भूल बालकृष्ण ने गाड़ा तले राख्या परमात्मा गौण थे तेरे पैसो छाती चढ़ी बेसे જીવનમાં ધન છે જીવનમાં પૈસો પરમાત્મા સાધ્ય છે કેટલાક લોકો આખો દિવસ પૈસા ના જ પાછળ છે વિચાર કરતા નથી આ જગત પૈસાથી કોઈ મોટી વસ્તુ છે કે પરમાત્મા ની બહુ જરૂર છે જીવનમાં જયારે ભગવાન પશુ પક્ષીઓ પણ સુખ ભોગવે છે પશુ પક્ષીઓ માં પતિ પત્ની હોય છે પશુ પક્ષી સંસાર કરે છે બાળકોને જન્મ આપે છે છોકરાઓને પરણાવે છે સંસાર તો પશુ પક્ષીઓ પણ કરેવનમાં ભોગ મુખ્ય નથી ભગવાન મુખ્ય થઈ જાય આજ સકતાસુ નું સ્વરૂપ છે આ શક્સુર ગાળા ઉપર આવે તો ગાડું પડી જશે ગાળા ઉપર ભગવાન ને અર્જુને રથ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ છે એનું ગાળું પડી જાય છે ચાર પુરુષાર્થ માન્યા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એવું કેમ કહ્યું નઈ અર્થ કામ ધર્મ અને મોક્ષ પહેલો ધર્મ મુખ્ય છેલ્લો મોક્ષ મુખ્ય છે અર્થ અને કામ ગૌણ છે એને મધ્યમાં રાખ્યા જીવનમાં પૈસો મુખ્ય નથી જીવનમાં કામ સુખ મુખ્ય નથી કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે છે કામ ત્યાગ કરવાનો છે કામ સુખ ભોગવી ને કામ નો ત્યાગ કરવો એ જીવન લક્ષ્ય છે અમારા ઋષિઓએ કામ સુખ ભોગવવાની આજ્ઞા આપી છે ઋષિ નથી ત્યાગ માટે કામ ત્યાગ કરવો બહુ કઠિન છે તેથી ઋષિયો કહ્યું છે વિવેક થી કામ સુખ ભોગવી ને કામ નો ત્યાગ કરવો શ્રી કૃષ્ણ મિલનમાં કામ વિઘ્ન કરે જીવનમાં કાન સુખ મુખ્ય થઈ જાય તો ગાડું પડે છે કેટલાક લોકો રોજ કથામાં જતા નથી ભાઈ સાથે વાતો કરે રવિવાર દિવસે રજા છે તે દિવસે કથા સાંભળે છે દિવસે કથામાં ન દેખાય એટલે મિત્ર પૂછે છે બાળકને રડતો મૂકીને કથામાં જાઓ તો તમને શું કુ મળવાનું ઘરમાં જ મેં એક વાર કથામાં સાંભળેલું કોઈ દિલ દુભાય એવું કરવું નહીં બાળકની માગવાના દિવસે વધારે ભક્તિ કરવી જોઈએ મા નું જીવન એ જ ગાડું છે પતિ પત્ની બે બળદ છે કાળા ઉપર ભગવાન ને રાખો જીવનમાં ભગવાન મુખ્ય છે કામ અને પૈસો ગૌણ છે તો ગાડું સીધું ચાલશે લોકો કથા સાંભળતા નથી સિનેમા જોવા જાય કથામાં જાય તો પ્રસાદ મળે કથાનો એકાદ શબ્દ હૃદય લાગી જાય તો જીવન સુધરે સિનેમા જોવા જાય કે પ્રસાદ મળતો નથી જીવનમાં ભોગ ગૌણ છે ભગવાન મુખ્ય છે ભૂલશો નહી જેના જીવનમાં ભગવાન ગૌણ થાય છે એનું ગાડું પડી જાય છે